માથીની લખેલી સુવાર્તા એકવીસમો અધ્યાય માથીની લખેલી સુવાર્તા એનો એકવીસમો અધ્યાય અને જ્યારે તેઓ યરુસલેમ નજીક આવ્યા અને જૈતુરના પહાડ પાસે બે સુધી પહોંચ્યા ત્યારે ઈસુએ બે શિષ્યને બોલાવીને કહ્યું કે તમે સામા ગામમાં જાઓ ને તેમાં પેસતા જ એક ગધડી ત્યારે તેની જોડે બચ્યુ જોશો તેઓને છોડીને મારી પાસે લાવો અને જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહું કે પ્રભુને તેઓનો ખપ છે એટલે તેઓને લાગલો મોકલી દેશે હવે આ એ માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે સિયોનની દીકરીને એમ કહો કે જો તારો રાજા તારી પાસે આવે છે તે નમ્ર છે તથા ગધેડા પર હા ખોલા પર એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ કર્યું અને તેઓ ગધેડીને બચ્ચા સુધા લાવ્યા ને પોતાના કપડા તેઓ પર નાખ્યા અને તેઓ પર સવાર થયો અને લોકો માના ઘણા ખરાએ પોતાના કપડાં રસ્તામાં પાંથર્યા ને બીજાઓએ ઝાડો પરથી દાળીઓ કાપીને રસ્તામાં પાથરી અને આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકોએ પોકાર્યું કે દાઉદના દીકરાને હોસ્સાના પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે પરમ ઉંચામાં હુસ્સાના અને જ્યારે તે યુરૂલેમમાં આવ્યો ત્યારે તે આખા નગરે ખભડી ઉઠીને કહ્યું કે એ કોણ છે ત્યારે લોકોએ કહ્યું કે ઇસુ પ્રબોધક જે ગાલિલના નાઝરતનો તે એ છે પછી ઇસુ દેવના મંદિરમાં ગયો ને મંદિરમાં જેઓ વેચતા તથા ખરીદતા હતા તે સર્વને તેણે કાઢી મૂક્યા અને નાણાં વટીઓના તથા કબૂતર વેચનારોના આસનો તેણે ઉંધા અને તેણે તેઓને કહ્યું કે મારું ઘર નું ઘર કહેવાશે એમ લખેલું છે પણ તમે તેને લૂંટારાનું કોતર કર્યું છે અને આંધળા તથા લંગડા પાસે મંદિરમાં આવ્યા ને તેણે તેઓને સાજા કર્યા પણ જે ચમત્કારો તેણે કર્યા ને જે છોકરા મંદિરમાં મોટે ગાંઠે દાવના દીકરાને હોસ્સાના કહેતા હતા તેઓને જ્યારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓ જોયા ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા અને તેઓએ તેને કહ્યું કે તેઓ શું કહે છે તે શું તું સાંભળે છે ત્યારે ઈસુ તેઓને કહે છે કે હા બાળકોના તથા ધામણાઓના મોથી તે સ્તુતિ સંપૂર્ણ કરાવી છે એ શું તમે કદી નથી વાંચ્યું પછી તેઓને મૂકીને નગર બહાર બેઠાણ્યામાં જઈને તે ત્યાં ઉતર્યો હવે સવારે નગરમાં પાછો આવતા તે ભૂખ્યો થયો અને રસ્તાની કિનારીએ એક અંજીરને જોઈને તે તેની પાસે ગયો પણ તેના પર એકલા પાંદડા વગર બીજું કંઈ ન મળવાથી તેણે તેને કહ્યું कि हवे तारा पर कदी फल न लगो एकदम अंजीरी सुकाई गई शिष्य अचरत थी बोलया कि के अंजीरी केवरी रीते एकदम सुकई गई तरह ईसुए उत्तर आपने खचित कहू चु जो तमने विश्वास हो ते संदेह न लो तो आ अंजीरी ते करो एटल ज नही जो ते आ पड़ ने कहशो कि तू उई समुद्र में नंखा तो तमज थे અને જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો તે સઘળું તમે પામશો પછી મંદિરમાં આવીને તે બોધ કરતો હતો એટલામાં મુખ્ય આજકોએ તથા લોકોના વડીલોએ તેની પાસે આવીને કહ્યું કે તું કયા અધિકારથી કામો કરે છે અને એ અધિકાર તને કોણે આપ્યો ત્યારે ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે હું પણ તમને એક સવાલ પૂછીશ તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી કામો કરું છું તે હું પણ તેમને કહીશ જે બાબતીમાં યોહાન કરતો હતો તે ક્યાંથી હતું આકાશથી કે માણસોથી ત્યારે તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું જો આપણે કહીએ કે આકાશથી તો તે આપણને કહેશે કે ત્યારે તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહીં અને જો આપણે કહીએ કે માણસોથી તો લોકોથી આપણે બીએ છીએ કેમ કે સૌ યોહાનને પ્રબોધક માને છે પછી તેઓએ ઈસુને ઉત્તર આપ્યો કે અમે નથી જાણતા તેણે પણ તેઓને કહ્યું કે હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તમને નથી કહેતો પણ તમે શું ધારો છો એક જણને બે દીકરા હતા અને તેણે પહેલાની પાસે આવીને કહ્યું કે દીકરા તું આજ દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર ત્યારે તેણે ઉત્તર આપ્યો કે હું નથી જવાનો તો પણ પછીથી તે પસ્તાઈને ગયો અને બીજાની પાસે આવીને તેણે તેમ જ કહ્યું ત્યારે તેણે ઉત્તર આપ્યો કે સાહેબ હું જાઉં છું તો પણ તે ગયો નહીં તો તે બંનેમાંથી કોણે પિતાની ઈચ્છા પ્રમાણે કર્યું તેઓ તેને કહે છે કે પહેલાએ ઈસુ તેને કહે છે કે હું તમને ખચિત કહું છું કે દાણીઓ તથા કસબણો તમારી અગાઉ દેવના રાજ્યમાં જાય છે કેમ કે યોહાન ન્યાયને માર્ગે તમારી પાસે આવ્યો તો પણ તમે તેના પર વિશ્વાસ નહીં કર્યો પણ દાણીઓએ તથા કસબણોએ તેના પર વિશ્વાસ કર્યો અને એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહીં કે તમે તેના પર વિશ્વાસ કરો એક બીજું દ્રષ્ટાંત સાંભળો એક ઘર માલિક હતો જેને દ્રાક્ષાવાળી રોપી ને તેની આસપાસ વાળ કરી ને તેમાં દ્રાક્ષ ખોદ્યો ને બુરો બનાવ્યો ને ખેડૂતોને તે ઇજારે આપી ને પરદેશ ગયો અને ફળની ઋતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા સારું પોતાના ચાકરોને તે ખેડૂતોની પાસે મોકલ્યા ત્યારે ખેડૂતોએ તેના ચાકરોને પકડીને એકને માર્યો ને બીજાને મારી નાખ્યો ને ત્રીજાને પથ્થરે માર્યો વળી તેણે પેલા કરતા બીજા વધારે ચાકરોને મોકલ્યા પણ તેઓએ તેઓને તેમ જ કર્યું પણ પાછળથી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલીને કહ્યું કે તેઓ મારા દીકરાની અદબ રાખશે પણ ખેડૂતોએ દીકરાને જોઈને અંદરો અંદર કહ્યું કે એ તો વારસ છે ચાલો આપણે એને મારી નાખીએ ને તેનો વારસો લઈ લઈએ ત્યારે તેઓએ તેને પકડ્યો ને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો એ માટે જયારે દ્રાક્ષ સાવાળીનો માલિક આવશે ત્યારે એ ખેડૂતોને તે શું કરશે તેઓ તેને કહે છે કે તે દુષ્ટોનો તે પૂરો નાશ કરશે અને એવા બીજા ખેડૂતો કે જેઓ ઋતુએ તેને ફળ પહોંચાડે તેઓને દ્રાક્ષવાળી તે ઇજારે આપશે ઈસુ તેઓને કહે છે કે જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો એ પ્રભુથી બન્યું અને આપી નજરમાં આશ્ચર્યકારક છે शू ते शास्त्र में कदी नहीं वाचु एमा हूं तमाम कहू छू के देवन राज्य तुम्हारी पास थी लई लेवाशे प्रजाते अपाशा पत्थर पर जो कोई पड़ से टुकड़ा थी जैसे पड़ से भूको कर मुख्य आजकास्त्रीय दृष्टांतों समझा कि अमरा संबंधी बोले से अने पकड़नी कोशिश करीधा किम प्रबोधक मानता हता।